આપે મને કે તમે આપને કે આપ જેને દખો છો ભાદ્ર પટેલ અને કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે તમને દિવ્ય ચક્ષુ કશ્મા છે આંખ થી ના દેખાય એ દિવ્ય ચક્ષુ જોઈએ તમારા આત્મા છે ને આ બધાને દેખાય તમને દેખાય છે તમને શું દેખાય નો આનંદ જયારે ખૂબ ખીલે ત્યારે ક્યાં સુધી પહોંચે વાત કે જ્ઞાની પુરુષ નો આનંદ તો ઉભરા બેઠો હોય એમને બધાને આનંદ રહે હજી શક્તિ આવે તારે ખજી જવું મહા પ્રમાણે આવી દશા થાય અને તેમાંથી સારી દશા થઈ છે મોક્ષે જાય શું કહ્યું ઉત્તરો ઉત્તર શ્રેણી વધતી જાય એટલે આ કેટલાક માણસ દૂર રહેવું તમારી એટલી બધી શક્તિ નહી કે લોકોની સાથે તમે ગમે તેમાં જ્ઞાન જાગૃતિ એટલી બધી હોય કે તમારું આ બધા ગજવું નહીં કે આ બધું જય સચિદ આટલું તમારે સમજવાનું તારે જેમ થવું હોય તેમ થ્યવસ્થિત ના અધીન છું વ્યવસ્થિત જે તને રાખે તે રીતે રે અમે તો જો ના રાજ અને બઉ તું રડીશ તો અમે ખબર થાય પડી શું એટલું કેવું પડે શ્રેણી પ્રાપ્ત થતો નથી એ અપ્રાપ્ત કાળ કહેવાય છે શું કહ્યું અને મોટા મોટા અવસર કેવાય છે એમાંથી કાચું ના પડે એટલું જોતું રહેવું તમને ખબર પડી શ્રેણી માંડવી જગત નું કશું કશું પામલું નથી આ જગત બધું શબ્દો બધી મહામારી છે શું છે સાથી તે માં દાપણ કરવા આપણે મોટા મોટું આશ્ચર્ય છે આની વિષમતા દિવસે દિવસે લોકોના પરિણામ બગડે છે એમાં ભી આપણે હા 20 ઇ ઇ દે desh આને આધારે રહી શકાય છે ના બાવે કયા આધારે રહી શકાય છે તો એટલું સેતે લેવાનું છે આ કાળમાં કારણ કે આ ગ્રામિક આ ક્રમમાં નું છે એટલે મારે પાસે પછી કેવળ જ્ઞાન નોંધ છે પછી એવું જ નથી આ કારણ અમે જે બોલીએ છીએ આખું જગત કેમ છે સમજમાં એટલે દર્શન માં આવે બઉ થઈ ગયું કઈ કઈ કઈ દશા છે અને કસાય રહી દશા છે એટલે દુખ જ નહીં નઈ તો દુઃખ પરિણામ હાથે પેલું કેવું કર્મ બંધાય ની એવી દશા છે જગતની કોઈ વાત સાચી નથી ખોટી અર્થ વગર વગર સમજણ વાત તો આ તો જગત અત્યારે મેન્ટલ સ્થિતિમાં છે શું છે મેન્ટલ હા આપણે આપડે ચેતતા રહેવું આકાર નું જો મોક્ષ જોઈ તો મોક્ષી સાધન મળી ગયો શ્રેણી મંડ ગઈ છે ધંધા તો વસ્તુ જે થાય થાવેરફાર થાય એવું નથી ફક્ત તમારે પ્રયત્ન કરવાની જરૂર શું પ્રયત્ન કરતા પાછા પડે એટલે આપણે હોળી વિકગત માં કોઈ નફો થયો નથી કોડ કોર્ટ ગઈ નથી વગર કમી ને નફો ગયો વ્હીકલ પહોંચે શું છે આ લોકોના આ લોકોને ક્રાંતિ બોલે છે ને એવું આપણે વેપારી જેતે કે ના ચેતે તેના માટે ખોટ આવે છે કામ કરી લેવાનું છે પુણે શાંતિ રહેશે કઈ સગવડ રહેશે તો ધર્મ પામશે કઈ શાંતિ સગવડ ના પામે અને આપડે તો નફો ઘોટે નહીં આપણું હૃદય ચોખ્ખું કેવું હૃદય ચોખ્ખું ચીકણું છે આપણે આજ્ઞા આપીશ લાખ માણસો ખાવાની હરકત નથી જેને આક્ષેપો લેવા સહન કરવાની હરકત નથી તેને એવું આપણું જ્ઞાન タルव समादानी ज्ञान छे आते तोタルव सभा दाय तो नहीं लागता बरोबर जो मेटे छतो है लेवा देवा नहींタルव समादानी छे कारण के जी रीते रे એટલે અમામાથી ગમે તે ગાલી દીધી તો વેતી ના દિન છે બીજો निमित्त છે આપણે આકર ન ઉદાયે છે કેના આપડા કર એ निमित्त છે કેનાનો દોષ જ નથી ને તો એક નહી આપણું જ્ઞાન જ પાંચ વાક્યો એવા છે કોઈ દાડો મુશ્કેલી મૂકે એવા જ નથી બધી મુશ્કેલીઓ કાઢી નાખે એવાનું કોઈ જાતનું કારણ જયારે વ્યવસ્થિત હોય શા માટે લે તમને પંદર વ્યવસ્થિત એ તો નિમિત્ત છે એની આપણે દેવાના છે તમે રડશો કઈ છોડશે નઈ પછી વાળા ખરું રડવાથી મારે સાસુ મારતી જ આપણા જ કર્મ ઉદય છે એટલે એ નિયમિત બને છે આપે આપણે જે હિસાબે નઈ એટલે આપણે કર્મ પૂરું થઈ ગયું આપણને તો માતા જ નથી આપણે તો શુદ્ધ આત્મા છીએ આપણે ખાલી જાણનારા છે આ બધું થોડું હિસાબ થોડું ચૂકવું સગ્ન નો હિસાબ સાસુ નો હિસાબ ને જ્ઞાન અમને કેવું કેવું વ્યવસ્થિત આપીશ તેને આનંદ આવતા દાપણા જ કર્યા કર્યું બે ખોટો ખાઈ જાય જેમ કર્ણા ઉદય જેમ ચલાવે છે કેવું કર્ણા ઉદય જેમ ચલાવે છે સાધુ મહારાજ હોય એમ ચાલે છે પોતાની જાગૃતિ પૂર્વક નથી આ તમે ચાલું અને આપણે મારવા જેવી છે ભાઈ નીકળી જશે આમ કે ને